ए, आओ, आओ, गया वार्ता अरे वाह आज तो संतरामपुर व्यापक आवो छे, भव्य छे, शा दक्ष શ્રેયા છે પ્રથમ છે કણીશી છે ઓ હો આવો આવો આજે હું તમને દુર્ગેશ દાદાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે કીડીબાઈ નું ખેતર કીડી બાઈ ખેતર નાનું ચોમાસે વાવે ને બારે માસ બેઠા બેઠા ખાય જાતે ખેતી થાય નહી ચોમાસુ આવે એટલે મકોડા કે મકોડા ભાઈ ખેતર ખેડો તો સોના તોડો મકોડા ભાઈ તો જે મંડે ને તે ખેતર ખેડી નાખે હો એટલે કીડી બાઈ ચકલા કે શું ખબર છે કનિશી વીસ કિલો હા કીડીબાઈ ચકલા ને કે ચકલા ભાઈ વેરો ચણ બાજરી દઈશું પૂરી મણ ચકલો ચાંચમાં દાણા લાવે ને ખેતર આખું આવી આપે ત્યાં તો આકાશમાં વરસાદનું વાદળું દેખાય પાણી બારે મહિના ઘેર ઉજાણી વાદળ તું જો વરસે પાણી બારે મહિના ઘેર ઉજાણી વાદળ કીડીબાઈ ના ખેતરમાં વરસે ધોધમાર વરસેલા કબૂતર કીડીબાઈ કે આઘા રે જો ઓપા રેવા અનાજ પૂરું દો ઉતરવા હમણાં ચણતા નહીં પંખીડા તો બિચારા આઘા રે કોઈ અનાજ ચણે પંખીડા નહીખીડા કોઈ અનાજ નો ચણે હો કીડીબાઈ ના ખેતરમાં મજાનો બાજરો થાય ડુંડા વધવાય ખેતરમાં અનાજ છૂટું પડાય ને ગાડા ભરીને ઘર ભેગું કરાય નો તો જ એમના જીવને જમ્પ મળે કીડીબાઈ મકોડા બોલાવે કે તારી મજૂરી કાળી બાજરાળી મકોડા કરીને ખેતરમાં થાળી થાળી બાજરી લઈ જાય પછી આવે ચકલાભાઈ કીડી કે તારી મહેનત ગણી ચોથા ભાગ ધણી ચકલાને ચોથા ભાગનો બાજરો આપીને એને રાજી કરે આકાશમાં ઘેરાય વાદળું કેડી બાઈ બોલેવડા ને તો બારે માસ આંગણે નોતરે કીડીબાઈ ચણ નાખે ને મીઠે અવાજે ગાય પેટ તમારું ઠરશે તો સૌની મહેનત ફળશે ચણો પારેવા ચણો પારે ઉદાર હતા ચણવા આવતા અને મોજ મજા કરતા ભાઈ મજા આવીને ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો